એના ચારસો ડોલર માંગે આપડે પછી ગયા ત્યાં ભાડું જ ના રે મોટો પાત્રી વચ્ચે મોટો બે આ તો દસમી આપડી ચોરેલી પત્તી તારે બોલતી નથી વાળી નીકળી ચોરી માં ઉકાળીએ તારે વાળી ઊકળે એ યાદી દાદા ને ચોટી છે તો એમ કોને નાના યાદ આવે જોયું ત્યારે એમરસી આવે કે ભાઈ એક મોગરો હોય ચંપો હોય લાલ ગુલાબ હોય પેલા ચમેલી ના જેમાં હું કોઈ છોટે માં કટાક આવેલો હું તો ચઢી નથી પડ્યું કેમ બોલે બરાબર રાગે રાગે પડી ગયેલું પડી જાય છે દાદા હું છે મારે નીકળો તો ટિકિટ માં જામ પેલો બોલતો બોલતો જેમ કઈ નથી થતો બીજી વાત કાળજી લેવાની અને આવું જરાબર હોય તો લીધેલો જાય કોઈને માટે ખરાબ વિચાર તો આવતા બંધ થઈ ગયા હવે કોઈને ખરાબ વિચાર આવતા બંધ બાર વાગ્યા રોપેલા બારગ્યા એ પોતા હજુ પણ હજી વાગે કોઈ વાત બધું છે હા ભાઈ ભાવના બગડે નઈ નઈ મળે બોલી જાય જાય તો બી નઈ બગડે ને કોઈ વળી જાય કોઈ ખરાબ બોલી જાય તો બી નથી પકડતું મને જરા ખાઈ જાય તો બી નહી બગડે એજ આપડા વિંગાળનું ફળ છે ને રીંગણા નું ફળ સંતોષ હા નું પણ છે પેલા નાનુભાઈ આજે ગલન એ તો હજુ જોબ કરવા જવાના મહિનો પછી માસા ચુસે दादा ना नहीं चाले तो दस पची पी भूला बने 10,000 10,000 दस हजार कहली बेने पांच तोला सोनू कहू नी दस हजार लखा सोनूर टोला लखाया पे छोरा ज्ञान लीधे बिपिन नटूभा दस हजार कहना नटूभा नटोर भाई દસ હજાર રૂપિયા પાંચ હજાર આપી શકશે હું જાણું દાદા હે મને શું ખબર તમે જાણ આપી હજાર આપજો રૂપિયા કરો લખાયા પછી આવશે ને આવતા કે નિયમ એવો છે કે મન થી મન વચન ને ધન થી સેવા કર્યા સિવાય ફળ મળતું નથી જ્ઞાની પુર ને શું કેવું છે ધન એ એ તમને દેખાડ છે કે આ રસ આ છે બરોબર હજી લે નઈ પણ તમે સારા બતાવે ના બતાવે તો ધન નો લોભ માણસ લોભ કરવા માટે ના કહી દે કે આવું ને આવું સાચી કેવત આપડે બાળકો ની કરીએ બધા ની ઈચ્છા પૂરી કર્યા પછી આપડે જુતિયા નથી મારવાના ખબર દાદા તો મોક્ષે લઈ જાય દાદા છોકરા પછી જુતિયા નથી મારવાના તો ખબર છે છોકરા જુતિયા મારે પણ દાદા તો મોક્ષે લઈ જાય હા સુગ્રશ મારે આવે દાદા નીચક કરી આપણે વિજય કહેતો અને પ્રયત્ન કર્યા કરવાનો બરા બીજું આપણા હાથમાં નઈ આપડા હાથમાં કાબુ નહિ ને એટલે આપડે આપણું કર્યા કરવાનું હા ચાલ્યા કરે એમ જરાક બોલી ના છોડી દે થોડું આપડે કર્યા ખબર હા હા એમનું જ્ઞાન કે આવે મિયા આવો ને નહી આવો તો નહી આવોનો તો આવેલો બી જતો રહે હે ઘણીવાર નહી આવવાનો તો આવેલો બી જતો રહે આ જતો રહે પડતે ફરીને સદોલા હરઈલા જતો રહે જલા ફરમા સ્પટી જતો જઈને મડે આય આય જતો મનીંગલેસ બાબા ને દાખા તાવ ચડ્યો હોય આપડે ભાવ ના રાખી માજી ની ચે સંસાર કોઈ મૂકવાનો આપડે મથે લેવાનું છે આપ્યું છે ને ગ્રોલા ગ્રાક બોલાવ શું થાય ના આવે બધું વ્યવસાયું કરે બેસીલ પછી ના યાદ આવે તો બેઠા હોય ને જો બાપ હોય બધા સે આપડી ફર બજાવાનું બીજું કરવાનું આપડે બાબુજી બોલાવા જાય ઓછા કરે ને આપડે બોલાવા જાય ઓછા કરે ને ડોલર આપણે ને આપડે ઘેર ઘેર બોલાવે છે કેટલા દોર માગે મફાત દાદા મર્યા છે અરે મોટર હતોદાર મોટર ચાલી ગયારે પવન આવે શું કેવાય નીચે ગઈટર નીચે ગણી બધે આપડે ફરિયાદ આપજો નથી કરતી ખાવાનું ને નઈ સમજ એ પાછના ખોજ પીતનેર બીજ પાઠે ગ્રંથના કોના ર વામળવો કેન્સલ થયો પછી તમે જાગો છો કે તો હું જાગવાનું બૈયું તો લોકોની જાગે એ પીત નાકનો પાઠ ગ્રંથ ના કાજી કીર્તતેય બધું એન પછી બોલવાનું થાય હે તમે દાખતા હા બારી ચમચી નાખતા કરે કામ કરે છે આપડે વર્ષે રૂમ કઈ ખરાબ છે બગાડી જ મારી શું બા બા બા જાલ તો બોલ ને આમ ઘોતે બોતી પેલો મારી આ તો વધારે પડતો આગે થાય કે બીજું ખાય એમ વધારે પડતો ડોળે કે વગારી પડે બીજું કંઈ કરી પડે અર્સો નઈ ચાલે બોલવા લાગ્યો આ તો આ તી દુતેન લાગે અર્સો દે લાગર આપો છે હા તો ભી આવ લાગે આપડે કરવાનું છું દેખાયું હોય કે લાઈટ બરોબર ના થતા આવું તો શું કામ ન વિચાર તો લાગતું નથી જય શશ્રી રા મગર બી આવી ગયા આ વિચાર નો ફરશે એને ભાઈ તો નક્કી કર્યું કે થી આવે હું અમારી મટરિયલ માથે મટલમાં એવું નક્કી કર્યું અને રાતે ખાધા પછી ઊંઘીશ નઈ રાધા પછી નાખીશ પાચક રસો નાખીશ પછી લઈ થાય ત્યાં જોઈ શકાય કઈ એટલું થયું સંડાસ નું નીકળી ગયું કે નહીં નીકળી ગયું નહીં ચોખ્ખું થયું બઉ કામ આવું નથી કરવાનું હા મોટર માં શું કર પછી રૂમ માં કેમ નું છે તપાસ કરી છે ગંદી છે કોઈ જગ્યા એ છે કેમ ચેન્જ થઈ ગયું છે કપડા ધોવાનું કેમનું છે જોયેજ ને એટલું જ જોવાનું પછી હું જ નામ લેવા કે દાદા નું નામ લેવાનું ઘર દાદા નામ લેવાનું દાદા નું નામ લેવા વખત આપડે હવે so, બે માણસ ઉપાય કરવાનો ઉપાય કરવાનો હા મગર ભી તો આગળ ઘરા શું બોલો પાંચ દ્વારા લેવાના હતા આવું એટલે માત્ર બીજો બોલો ચાર દોડે બોલાવાથી એટલે આપડે તેલ નીકળે શું અને કંગરેલી હારી ગાય મોટેલો ખરું જેટલું માસ કોને મોકલ્યું તમને કેમ લાગે બરોને રેલવે લાઈન નવિ વ્ય રાતે ખાધા પછી વરી જ કરી પાછળ રસ પડ્યા એની ચિંતા કરી બઉ ચિંતા કરવાનો શોખ હોય તો શું કરવું એવું નહીં બેસતા થઈ ગયું કલ્યાણ થાય કલાકમાં કલ્યાણ થઈ ગયું પછી બોલે કેટલી બધી જાગૃતિનાર પડી ના ગયું અને વાનું પડી જાય સ્વિંગ નથી કરતું તેનું લાગે ને વિચાર માં ગરે તો આ હા લે લે તો ગળી લઈ દીજે અહીંયા ગાઈ છાપે લઈ કા પોણા છે ને તો લેટવા લે લઈ દીજે માર જો લાવજે થાય ને ગોચાઈ ત્યાં હું તું પાછું લે તો જ ન લો બના બેટા લાવજે લઈ દે લે ગળી સાંભળો બરોબર છે થી ધ્યાન છે કે હા જો ની બાર અવસરે નથી આવ્યો આજકાલ સારી નુકસાન કરે નુકસાન કરે બીજી જો નાક થી હોળી રહી રૂમ માં રૂમ માં ગંદા થી કઈ પૂરો અવાજ આવતો કરવો ઇન્દ્રિયો ઇન્દ્રિયના જ્ઞાનથી ચાલુ બુદ્ધિ અને જ્ઞાતિ પણ કરવી તો બધી જતી કરી બહાર નીકળ્યા તો પહોંચ્યા ના પહોચ્યા રસ્તા માં જઈશું કઈક ક્ષણે ભાઈ ખુબ જાગે ભાઈ ભય લાગે છે ત્યારે એના ગમે ક્ષણે ક્ષણે ભય લાગે એક ક્ષણ એવી લગભગ નિર્ભેતા હોય પણ આત્મા થઈ જાય પછી નિર્ભે કેટલા આનંદ મળે છે તમારું મોડું ગયા ખુબ આનંદ હવે કઈ કઈ ખોટ હોય તો કેજો મને ખોટ છે લખી છે કાગળમાં કઈ કાગળમાં લખ્યું છે હા હા એટલે બધા નઈ તો વિધિ કરી છે આવે ને <laughs> <laughs> <laughs> <laughs> હે? અરી બિલકુલ મિલ્ટ્રી બંધ મિલ્ટ્રી જ બંધ અમે આ જાણીએ ભૂલ પણ એવું છે ખરા વિચારે આવે નઈ નઈ ના શીખાયું ને કેવી રીતે દાદા તમે તો શીખવાડ્યું છે ને કે કેવી રીતે ધોવા ના તો આવે છે માણસ ને તો પહેરવાની મનોબળ હોય આટલું હોય તમારા પાસે ભેગા થયા દાદા એ મળ્યા એ મળ્યા એટલે તો તમે ભેગા થયા સારું મળી ગયું હોત તો દાદા કદાચ ના મળશે ના મળી મારે કરવું પડે દાદા હા વેડીમાં જ ઘૂસી રહ્યો દાદા મળ્યા એટલે તો દુનિયા ની મોટી અજાય બી મળી દુનિયામાં એવું ભરવાનું ના મળે દાદાજી કોઈ કાર હોય નહીં મળે હોય હવે દાદા દાદાજી સિવાય બીજું કઈ જોતું નથી હવે કે છે દાદાજી સિવાય બીજું કઈ જોઈએ નઈ વધારે ને આવે ના દબેલા દબેલા હાથ ના દબેલા નથી કરે શું છે કરવું છે કઈ કુદવાથી જતા રેભાળો નિકાલ કરી નિકાલ થાય છે ને સારો મોકલી આપો બધાને મોકલા છે લાખ રાઉન્ડ પેમેન્ટ મૂકીને ઓકલા નાસી કેસે નાસી ના હોત તો આ દેહ તો આ મરી જપ્તા ભરી બની કેટલું દેવું કરે મા અને એક જામ તમારો તમને મજા કરે તારી માટે પુણે બંધ હો તારા ભાવ કરો કોઈ ને કોમનો લડવાના ભાવ આવતા નથી ને નથી કેમ બોલા બોલવા ના બોલવા જેવું તો ભવું છે એક જોડે બીજા બધા બોલીએ નાસ્તો કરી નીકળે તો જુઠું બોલવું પડે કોઈ વાર નુકસાન ની થવું જોઈએ કોઈના પરથી અમારે દા જુ લઈ પડશે હા બધા દાખલો દ્વારા અવાજ હોય બધાને બધા ને દાદા બધા બેઠા બધા માં ઘણા ને દાખલો હોય નેવું ટકા હોય બધાને દાદા ભાઈ બધા જગ્યા છે બારી જગ્યા બ્રહ્માંડ કેવાય છે અને લોકાલોક એટલે આ લોક સિવાય બીજું અલોક્રમ અલોક કહેવાય છે રિયલ રિલેટી સમજી જાય બેન ત્યાં ગયા જુછે છે કે આ પૃથ્વી જેવી બીજી પૃથ્વી જ્યાં માણસો જનાવર તો એમનું કેવાનું છે કે તાદા જેવા અક્રમ વિજ્ઞાનીઓ પાકે એમ એથી મોટા મોટા અક્રમ નહી પણ ક્રમ ખરાબ અક્રમ મોટા બધા મોખ નો માર્ગ બતાવે અત્યારે હિન્દુસ્તાન નો નથી આપણા દેશ ભૂમિકા ઉપર નથી આપડી દુનિયામાં એટલે અક્રમ નીકળ્યું એક કલાક બેસવાનું બધું નહી થાય ક્રમિક વાળું મને નહી ફાવે એમ આ સારું એમ કે ના ફાવે એમ આ સારું એમ બે વર્ષથી આવ્યો છે પણ એને કોઈ ની મદદ લેવી પડી નથી અને ઘેર જોવા જાય બધો ભાર કરી દે વસ્તુ છે મારે પાછળ મારે પંદર હજાર ડોલર ખાઈ ગયો હતો એનો ફાધર કે બે ને ચાલે ખરેખર ચાલ બે તો ગાડીઓ રાખે છે કે બહુ ની ગાડી ગયા આ બે વારથી બે વા આવે છે ઘેર બેઠા ઘેર બેઠો આપી ગયા ગોઠવી હ આપી તો આપી ગયા પણ ગોઠવી પણ ગયા ગોઠવી તમે અજાણ્યા હાવ ભેગો થાય ને તો દેખતા રહેશે આપી જાય મને દેખાડ્યું કે આપડે બધું બધું આપી ગયા મને ક્યાં થાય દાદા ની કૃપા એટલી બધી વસ્તી કે બધી વચ્ચે ન પૂછે મતું જેમ ધાર્યું કે બધું થઈ જાય એના ફાદર કાલ છે કે રીતે ચાલે છે ત્યાંની બધી કૃપા થાય પછી સંજોગ બધાની પૂછ્યું થાય જેને કશું જોઈતું નહી તેની કૃપા થાય ચાલે બસ જોઈતું હોય એ જ દીકાર હોય તો આપડે ત્યારે જોઈતા વાર આવે ને શું કરવાના જેને કશું જોઈતું સિમનદાસ સ્વામી નો દાદા ફોટો છે આ બુક માં એવું છે કે દેવો ની મૂર્તિ ની પ્રતિષ્ઠા જયારે કરવામાં આવે ઘણા કે મૂર્તિ ની આંખ મારી પાણી પાણી પડ્યું એવું દાદા કરે ખરા એ વધારે જેને વેરો નાખવું હોય છે વધારે અહી તો જેને દુખ કાઢવું હોય ના જોયું તો એને એ